ત્યાં પણ મહાત્મા સુધી અધોગતિ કેમ થઈ દેશ આટલી રાત બધા બહુ રૂપા દેખાતા એટલા બધા લોકો જોવા એવા હતા જયારે ખંડેર થયા હતા લોકો ઘંટારી કેમ એ રૂપાલુ દેખાય તે જ ખડ્ય થાય શું થાય જેટલું રૂપાળું એટલું ખડીલ ખબર છે ના દેખાય દેખાય આપડે ચાર વર્ણો છે ને એ ઘડી સ્થિતિ મસ્તી અત્યારે એટલે ખરાબ લાગે કાળી નાખો કાઢી નાખો આને ફાઉન્ડેશન હાથે કાઢી નાખો અમેરિકન લેડી માં ક્યાં ઇન્ડિયન અને પ્રેઝેન્ટર આરટી ના પદની આપણી ગુજરાતની બેકી તો બારમા વાણીએ એક ગમે બે ચાલતી પોતાનું ગમે બે ચાલ હા એ રીતે તો નો નો બારમા જેવો વાળીયે આવે પણ ઠીક જ રહે છે એ રીતે તો વાત હોય તો ન તો વાણીયા કાઠી હોય ને રે ભાઈ મોટા માણસ એક પટેલ અમારો ઘરવાળા હતા બેસા લીઠા અમારું કામ કર્યું બોલાવ્યા હું ને એમના મામા બે ત્યાં ગયા મુંબઈ જવા છે તો આ જઈશું ઘેર ખબર કેવડાય જમીન આવી જવી લેવું પડશે આઈ જવી છું તો એ પટેલ થઈ રે પહેલે નાગરવાની વાત છે આપડે જમીન છે ને બરોબર લઈ જ બે આ સુ બ્રાણી એ સુકાન કરેલા સંસાર જોરકત ના આવી મામાએ કહ્યું કે પેલું ઘી લાવી ગયા ઘી લાવીપુપાડ્યું પાણી પલરીએ પાણી તો પલરવાનું એક ટીપો પાડ્યું મામા તો ભાઈ બોલ્યા જ નઈ મને કે છે પછી બીજું કે પછી એ નહીં ગઈ ને મને કે આ મારો બોર્ણ આ બોમ ની કઈ પર આમ કઈ ગયેલ આવે સિત્તેર ડિગ્રી થઈ ગયો માટે આખ જો મારાબ નો મારા મિત્રો આવેલા ને કરેલો કરેલું ગીતો અને આ જરૂરિયાત નુકતો હતો બિચારો ઘણા લોબલ એવા મોટા પેલું પાટીઓ જોઈએ ના થાય કોમ કેલન સતીલા બ다가 ગયા મત કોમ વળ્યો મેકો આત આવનાતરે એકબીરો પાર્ટી વાળી ગયો સહેલું આપર ન કેતી ને દિના ચલ વાત હોય દેળા અંત વાત કરતા બસતી આ બરાબર આ શાંતિ નું નાન પહેલાની દાદા તો નાન પહેલાની વાત છે આ મારી આપડે એવું મજા લાગે એવું લાગે આપણું ગણપરી હતી ફરી ગઈ મનુભાઈ આઈસુ એનો ફાયદો કે શું રાдай કરીએ રામે સુગર તો એનો ભાઈ કહે કે મારે તમને કહ્યું ને હમણા એવું થાય છે તો મારે એનો ઉપાય શું હવે શું થાય ઈ મુકતે કરાવડે મકો આ રા છે ને પાચીન ગન કેલા હું કમ આ તો બધું ના ચાલે હવે ફરી પડી જાય બે વચ્ચે સમાધાન તો કોઈ અધિકાર આવું શું આને બેક બેક ઊંકોરી કરી તો વરિયે નહીં તો આપડા પેલા ના હોય તો એને આપડે કઈ રીતે ડિસ્ચાર્જ કરવો પ્રારસ કર્મ અને સંચિત કર્મ નું કેવી રીતના થાય છે ડિસ્ચાર્જ સંચિત કર્મ એટલે બરાબર સંચિત પ્રાર્થ માં સચિત માં ફેર એવું કે જે ભોગવાને માટે તૈયાર થઈ ગયા પ્રાર્થના કેવાય ફળ આપવા સન્મુખ થયા અને સન્મુખ ના થયા સંચિત કહેવાય સંચિત થોડા વખત વાઘરીએ આપડે ખાધેલું વધ્યું હોય વાઘરા લઈ જાય હો ને કોણ લઈ જાય બધી સવાર હાથે જાય તિલક રહેવા નહી સમજો સમજો ગયા વર નો ચોપડો તેનો નફો ખોટ બધું કાઢીને કોના બાકી રહ્યું ઘણું લેવાનું ઘણું લેવાનું બાકી રહ્યું એ નરે ચોપડે એટલે પેલા ચોપડા ની ખરી જરૂર એવું રીતે જ્યાં કુદરતી એવું નથી કદાચ કરવો પડી ગયો તે પછી આવતા બહુ કામ લાગશે બસ પ્રારબ્ધ સૌમ હું કૃષ્ણ ભગવાન આ લોકો ને પ્રશ્ન ને ફેરવાડ ના હું અધરંત નોંધીને શું કરીએ હોય પ્રગટ શું કે મંગળ રૂપ પ્રગટ ને રે મંગળ રૂપ પ્રગટ ને મુખી પરિ જે અતાર કૃષ્ણ તેને જે વધે બેર મન સંસારી પણ જાય અને પ્રગટ ને બધે ઉપકાર તમે લકીલ તમે મારો કેસ બોવ આ નિરંતર ભય વાળો હતો તમે ફોપ્યા પછી ચિંતા ના પેલી મૂર્તિ ને કહી પોતાના ગુરુ પાસે શું માગેલું તે મારો એક પણ નાગો જોવા મારું કઈ મારું કરી જાવે કે પોતાના ગુરુ પાસે માગે નાગો બધા પછી ટીચોર કહી દે કે જાઓ જેટલા સમાધિ થઈ જવી એટલે સમાધિ થઈ જવી એટલે સમાધિ થઈ જવી એટલે શું ઘર ભૂલી જવું થઈ જવું જો આ ઘર આવે યાદ આવે એ ગુરુપા બે હસો ઘર આવે યાદ આવે એ ગુરુપાદે હ્યો હવે કઈ ને આજે બાપજી આ ગોઠા લાગો છો મળી નઈ ગઈ જોવાનું નથી એના ક્લાસ નો ભગવાન હતા ભગવાન આકર્ષણ રૂપ થઈ પડ્યા શું થયું એટલે અમુક નામ આવ્યા શું થયું એવા ટુ થ્રી ભગવાન કૃષ્ણ ભગવાન થવાન કહે છે સમજાવ ઘેજે રેડીવાય એટલે ઘેઝેટ રેડી ભગવાન તો કેવાય ભગવાન ચાલો ચારો ચાર ચાલો રાત કરે ચાલ્યા કેવાની લોકો ખુ મન જ નહીં તમે માણસ